ચિંતા કોહાય છે ચિંતા કોહાય છે એકલા રહી સ્વતંત્રતા છે એકલા રહીએ એ સ્વતંત્રતા છે એકલા તો એકલા થી રેસો રહ્યા નથી હવે પેલા રેતા જોઈ લઈએ પેલા એકલા રહેતા તે વખતે જોયે પછી પેટમાં ક્યારે દુઃખ પછી ક્યાં આગત સ્વતંત્ર ક્યાં આગત એ કે જ્યાં કઈ પણ દુખ ના હોય કોઈ ઉપરી ના હોય કોઈ પદનાર ના હેરાન કરનાર ના હોય એ કઈ જગ્યા નાની પણ દુઃખ દે માથું દુખ દે આખી દુઃખ દે કાન દુઃખ છે હવે દોર આખી જિંદગી દગો કરે કે તમે સમજાય કરી સ્વતંત્રો સ્વતંત્ર બિલકુલ અવલંબન ના ખાવે બાર બીજું કોઈ જોયે એટલે એકલો ના ફે અવલંબન કેટલા અવલંબન છે બારી કા એટલે ઉપાધિ કેટલી બેઠોન્ટ ના થાય પૂછવું છે એવી કોઈ જગ્યા મને ફરી આવે કે નથી તો એ જ ભય કઈ ટાઈ ભાઈ આવે જગત માટે અત્યારે દૂર રહી જા નિ ને વિતરાગી વાણી કોને કેવાય વાદી અને પ્રતિવાદી બંને વિતરાગી વાણી કોને કેવાય વાદી વાદી તો કબૂલ કરે ના ભાઈ વાત સાચી પણ થતું નથી વાત સાચી કેવું પડે વાળી જગત મુજ છે અહંકાર કર્યો પોતે નથી કરતો છતો કે હું કરું છું એટલે અહંકાર કરો કઈ કરતો નથી પોતે જ્ઞાતા દ્રષ્ટા જ છે પણ છતાં મમ્મી ભ્રાંતિ થઈ શું કરું છું એટલે અહંકાર કરો સ્ટોર છે ને દાદા સ્ટોર માં જાય છે દરરોજ ક્યાં જવું પડે તમે એમાં શું ચાલે ચાલે આપડે કઈ ચાલ્યા છે આપડે ચાલે ખરી થતી થાય તો ખાઈ દુઃખ આપો જે જો એ આપો લોકો સુખ છે આયા પછી જાય નહી આયા પછી આગળ સનાતન હોય સ્વાભાવિક તમને જ્ઞાન આપ્યું એટલે તમે સિદ્ધાત્મા સુખ બીજા બધા મધ્ય સુટી ગયા મામ ના હોઈ ના હોય મા બધા થઈ ગયા અવલંબન પણ દાદા શુદ્ધ આત્મા નું તો અવલંબન થયું ને જો અમે હું શુદ્ધ આત્મા છું એવું તો અવલંબન શબ્દ નું અવલંબન તમે રહ્યું અને અમને શબ્દ નું પણ અવલંબન હોય બસ એટલો છે અમારે શબ્દ ને અવલંબન ના રહે તમારે આ શબ્દ નું અવલંબન થતું રહે એટલા માટે આ પાંચ આજ્ઞા પાડો ધીમે ધીમે દર્શન દેખાતું ખતું પોતાનું પોતાની સેલ્ફ બધી સેલ્ફ માં જ અનુભવ જરૂર નહિ હું તો દાદા ની પાસે પડવું પડે ભાઈ ના દાદા ને પાછળ પડવું છે દાદા ની પાછળ જ છે એ પડવું જ છે અને પડ્યા છે કે છે દાદા ની પાછળ જ છે એમ કે લકડા લકડવાળું કાઢો આવી દાદા જય સાહેબ પૂછે છે અગુરુ લઘુ સ્વભાવ ગુરુ લઘુ સ્વભાવ એટલે શું અગુરુ લઘુ સ્વભાવ અને ગુરુ લઘુ સ્વભાવ એટલે શું અગુરુ કેમ અગુરુ લઘુ સ્વભાવ વાળો છું એવું કે એવું બોલીયે છીએ એટલે અગુરુ અને અલઘુ હું અગુરુ લઘુ સ્વભાવ કોઈ જાત ના થાય શું કે જગત ની બધી જ ચીજ ગુરુ લઘુ વાળી છે જેટલી દેખાય જેટલી એટલે મારા મન થાય સાહેબ મને રાઘદેશ મારી વિતરા ગુરુ લગાવી પણ સ્વભાવ થી વિતરાકું આ ગુરુ લગું છું આવેલ થી કરે એટલે તમે વિચરાાગત થઈ ગયા હે તો રાઘદેશ બંધ કરતા કરતા ચારે પાડાવે ઓછા થાય નહીં વધી જાય દાદા ફાઈલો ઓછી કરવાની હવે જ્ઞાન લીધું એટલે હવે ફાઈલો એક એક ઓછી થતી જાય ને બંધ થતી જાય સંભાવે નિકાર કરતા જઈએ બંધ થઈ જાય તો તો આજે જે હવે વ્યવહાર ધર્મ રહ્યો તે ઓછો થતો જાય ને ધીમે ધીમે જેટલો તો સો યુનિટ ની મોટલ હોય તેનું શું થાય એ તો મોટલ રહી ગઈ મોટી મોટલ હોય તો ધંધો બંધ થતો જાય ફાઈલ ઓછી થઈ ગઈ હવે કોઈ આવે નહીવું નહીં એ સમજાવવાનું કેવી રીતે મોટલ હોય અમારા બધું આપણો ફાઈલ બધી પૂરી થઈ ગઈ એટલે સુકાડો આપી દીધી ભાઈ શું કરું છોકરાની ફાઈલમાં એ મટ્રિટ્યુટી કે તેરા ના જે ઘર આ આવે તો ફાઈલ ને આપણી ઈ બધી ફાઈલો પર આપણે ભાગના બધું ગરાટ બરાક બંધ થઈ જાય એટલે દુકાન આપી દે ભાઈ તેર બચાવ છે એના નિયમ પ્રમાણે આવતું છે નિયમ બચાવ આ બધું બંધ થઈ જાય નિયમ થી પાસન થઈ બંધ કરવા દો ને કામ ના છોટ ગયા કામ તો છો જયેશભાઈ પૂછે છે કે હું આવ્યા બાદ સ્વરૂપી છું અને હું ટંકો કિરણવત છું એ બે વસ્તુ સમજાવો આવ્યા બાદ એટલે મને બાધા પીડા કોઈ કરી શકે એની કોઈ પણ વસ્તુ કારણ કે મને કાપે નહીં કરે મને કશું થઈ શકે છે બોલો મારા જેવું કઈ દાંત જગત થી બીજી ચીજે બધી નાશન થાય કઈ પણ મને થાય એવું હું કોઈ પણ વસ્તુ મારી જોડે ભેગું થાય છે તો કમ્પાઉન્ડ થતા નથી કેત તરીકે રહીએ છીએ જો કમ્પાઉન્ડ થાય તો સ્વભાવ જ બદલાઈ જાય અને કાબુ ભેગું થાય મિક્સર સુધી કરી શકે કોમ્પાઉન્ડ સુધું કોમ્પાઉન્ડ થાય સંકોચ કરે એમ કે કોમ્પાઉન્ડ ક્યારે પણ થાય એવું છે કેટલા વર્ષો વસુધ કેટલા વર્ષો કેટલા એટલે કેટલા કેટલા સમય માટે પછી આપણે પોતાના આજ્ઞા ભૂલાતી જાય છે ધૂમધમ છે કે અગર મહેનતે પણ શક્તિ એની પ્રાપ્ત થઈ જાય અને જ્ઞાતિ નહી કરી નાખે જ્ઞાની હા રંગન ભક્તિ પ્રગટલેશ કહીએ તો બધા રમી રમવા જતો એના કરતા કઈ રહ્યો આપડે ઉધરસે કેવાય નઈ એકતા કરવી છે જેટલી રાખે વપરાવી ના જોઈએ ભક્તિ કરવા બુદ્ધિ વપરાય તો આપડે નિશાન સમજી નુકસાન થાય થાય બુદ્ધિ ના વપરાવી જાય આ મારે ગજવા કાપવાનું એક્સપર્ટ થવું છે વીસ વચ્ચે ના થાય ચલાવી ભરી છોકરા ને કે દે છોકરા તમને હાપે બાર તમારા જેવા બનાવી દો તમારી સેવા મળે છે બે ભાગે એક જાય આવડે ના હોય પકડી જાય એવો થાય હજુ કબડ પકડી જાય અને કૂતરું તમે વહેલું નહી ભાઈ જોયેલું રાજગુ ચાલતું જોયેલું ત્યારે જોયેલું પેલા જોયેલું હવે શા માટે ચાલતું છે પોતાના પીડે અને એ શું માગે એમાં આવી રીતે ચાલે છે એવી રીતે આ જગ્યા ચૂક ખોળે છે નીકળે છે અને માણસ માં જય સચિદા ભગવાન જય તમે જય સચિદ કબજે રાખ થાય રાત મારી મારી કરીએ ચાર શંકર ભગવાન નું નામ સારી નામ દીધું પૂછ બંધ થાય બાબુ કયું કેટલા દિવસ રહેવાના બધા દિવસે બોલ્યા એટલા દિવસ ભાગીને જતો રે એ વડે ભાગીને જતો રે આપડે ભાવુ હાલી જવાના હોય છોકરા આપણને સલાહ આપે પાર્ક છોકરા આપણને સલાહ આપે કે નથી ગમતું એ મારે તને ના ગમતું મારે શું થાય છોકરો કે નથી ગમતું આ મરે નઈ ગમતું આપડે પછી ઘે વધારે વધારે વડવડા કરી જતો નથી ગમતું કેમ ના ગમે કાના આધારે નથી ગમતું શું શું આખો આવ્યો હવે મળે છે ખાવાનું મળે સુઈ જવાનું મળે શું જોવા પ્રવૃતિ જોઈએ પણ એમ કે છે હિસાબ લખેલો પ્રવૃતિ નહી તો શું ના પ્રવૃતિ આપણી પર કોઈ જડી બે જેમ ઘરમાં ડબેલા રેવાનું નથી ગમતું એવું કોઈ ચીજ ના ડબેલા ના રેવું જોઈ ઘરમાં ડબેલા રહેવાનું ના ગમે ત્યાં આ બહાર ની ચીજું નથી ગમતી લાતારી શિક્ષણ જ મળ્યું નથી આ શિક્ષણ કેવી રીતે જીવન જીવવું જોઈએ એને શિક્ષણ મળ્યું નથી સાઠ રીઓ ખાય છે મને ગમે જેટલા દિવસ એટલે ગમવો ગમવા માટે આપડે રસ્તો કરવો પડે શું કરવું પડે રસ્તો ખોરી કરાય એવું નથી આવ્યું હા બરોબર છે પણ એ તમે બધે પ્રયત્ન કરી રહ્યા વગર વળ્યું એટલે તમે એવું કહો નામ હું સાહીઠ વર્ષ નું છું મેળ ખાવાનું છે કઈ આ બે ને કે મેળ ખાવાનું છે વીસ વર્ષ નો હોય ને સાહીઠ વર્ષ નો હોય તો પ્રયત્ન કરીએ એટલે એમ કે છે કે મેળ કેવી રીતે પાડો તમે રસ્તો બતાવો પાડવા માટે આપણે એના સ્વાળ ને અનુકૂળ થવું પડે શું કરવું આપણા સવાલ અનુકૂળ નહીં કરવો જોઈએ આ તો સાધારણ વાતો કઈ જ છે કે તો આપડી ફેર સાઈડ ને કારણ કે કારણ કે અનુભવ શું કહ્યું એક શબ્દ એવો ના બોલવો કે જે શબ્દ બોલાય નહી કોઈ શબ્દ એવો અને બોલે પણ હું શું કહેવા મારો છું કે કોઈ માણસ એવું કરે તો મનના કહેવા ઉપર મન નું માનવું ના જોઈએ મનના કહેવા પછી સારું શું કયું પણ જેલ જડી બે ના કરે એ તો રાતે ઊંઘ જ ના આવે ને ચતુર્વે ના બદલાવાય એ આપડે એમને એડજસ્ટ થઈ જવું પડે એટલે મને લાગે છે અમુક જે બધું સિત્તેર વર્ષ જે બધું ભેગું થઈ ગયેલું હોય પછી એડજસ્ટ ના થઈ શકે ને નવા સિચ્યુએશન એફાટે કે આટલા વખતે આપણે જે રીતે ટેવેલા હઈએ અને હવે બીજા જે સંજોગોમાં આવીએ તો પછી એડજસ્ટ ના થઈ શકે ને એમ પણ થાય પણ એડજસ્ટ કેવી રીતે થવા એવું સૌદોન કરુંજી આવું કે શું રસ્તો બતાવો એ રસ્તો બતાડો એમ કે રીતે થા આ જેલમાં જેસા છે જેલમાં કોઈ ગમે ગલીવાળા તો ગાંધીજી રે બધા બબબે પર હકીકત રહ્યા છે મને તાવ નો કાયદો કેવો છે કે તાવ આવ્યો એટલે તમે મન તાવ આવ્યો છે એટલે તાવ પહેરી જશે અંદર બ્રેક જ પાડેલું હોય કારણ ઇફેક્ટ જ થાય બઉ જ ખરાબ ઇફેક્ટ જગત દુખ જગત માં ત્યાં ના છે કસંદ નથી પણ બધા પ્રયત્ન કરે ને તો થઈ જાય છે એનો પ્રયત્ન દરેક વસ્તુ આપડે પ્રયત્ન થઈ જાય છે સ્વાભાવિક શું પોતાની વાઇ મને ગમતી નથી કાળી હતી વધારે પછી મને મેડે કલાક કલાક ગયા હો અને તારું લાવ્યા પછી તમે મને કહો ક્યાં તારું લાગે છે એવી તમારી બોલાઈ કરું લાયા ખબી દીધું બે તાર છે વિચારી અરે સાયકલ ઇન્ફેક્ટ નથી ગમતી હાથે જ કહી દઉં આના જેવી વાય બીજી કોઈ મળવાની નથી એ આપડે કઈ વાઈફ સર્ટિફિકેટ નથી લેતું પણ આપણા સુખ માટે મનમાં બરાબર છે મનમાં સાંભળવું હોય કે તમે એવું બોલો બઉ ગમે છે એમ ના ભાઈ એવું સાંભળે ક્યાં માટે ગમતું હોય એવું સાંભળવું આપડે કઈ પણ ના બોલતા હોઈએ એનું એમ છે તું મને ગતી નથી કરે પારો થઈ જાય વગર પારે જીવું છે કોઈ કોઈને અડચણ ના થાય કોઈ દુઃખ ના થાય પારો ચડી જાય એટલે ઉતારી જાય દાદા ક્યારેક એવું બને કે વાઈફ એમ કે હું સારી સાડી પહેરું છું દાદી ના આવા સરસ પહેરું છું તો તમે તો વખાણી નથી કરતા એને કેવી દસું ખુશ કરવી એને પારો ચડે તો પાછું બીજું બોલવું પડે પારો ચડે તો બીજું બોલવાનું પારો ચડે અને પછી આપડે બધા તકલીફ નાખવા જતી બીજું બોલવું પડે પારો નઈ ચડે જે, 파રો ચડે જે આપણે ચડાવો નઈ ને બીજાને ચડવા દે. ગરમા ચાંદ રેવું છે. ભગવાન નઈ 파રો નઈ થઈ જો ડિપ્રેશન આવી જવું છે. ડિપ્રેશન નઈ નાટવા દેજે. 파રો ચડે તો શું કરું છું ઉતારું. 파રો ચડે તો કરું છું ભઈ ઉતારવા માટે. આમાં તો થોડી. 파રો ઉતરે એવો રસ્તો કરી દે. 파રો ને એવો રસ્તો કરી દે. કે આ બરાબર નથી. એ સમજાવે. સર્વિસ કરશે <quittas> <senate> દાદા બીજા બીજી ફાઈલો માં રસ હતી એક જ દાદા ની સાથે રહેવું છે એવું એક જ ફાઇલ માં રસ છે બસ મને એ ના રે પછી નિરાલંબ થઈ જાય નિરાલંબિર અને એ જ આપણું ઇન્ડિપેન્ડન્ટ આ ડિપેન્ડન્ટ ક્યાં વાળ વધે માલિક થયા દેહના એ થયા જો દેહ ઉત્પન્ન ના થાય એટલે પેલા દેહ હોય છતાં નિર્દેહી રહે ત્યાર પછી નિર્દેહી થાય છે હોવા છતાં રાજ્યાર પછી ના આઠ ભાવ સાથે પેલા ભાવ માં બી કોઈ હતા ત્યાર પછી ને વાત માં આઠ ભાવ ક્યાર થઈ કયા ગણાય જતા રહ્યા વખત બોલ્યા ઘરે આઠ બઉ જોડે રહ્યા હતા એક એ આવે બીજો શું બોલે શું નહી શું કેવાય મોક્ષે કયા રાજુલો દાદા કેટલા પુણ્યશાળી આઠ ભાવ ભગવાન ની સાથે ભગવાન નું કેવા જ્ઞાન થવાનો વખત આઈ ગયો ગયા બન્યું એનો અવાજ સંભળ્યો એમને એટલે પછી પૂછ્યું કે ભાઈ શું છે આનો અવાજ આવે છે પાછા ચાલુ એટલે કીર્તન કરતા રે પાછા કૃષ્ણ ભગવાન ના સગા કા કા દીકરા થાય પાણી પણ બહુ